પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન સમય બે હજાર ચાલીસના ફાગ સુધી એકાદશીને બુધવાર તારીખ ચૌદ ત્રણ ચોર્યાસી કાર્યાયનું પેલું વતનામૃતમ ચાલુ સુધી દ્વાદશી ને દિવસ ગામ શ્રી તારીયા ની મધ્ય વસ્તા કાચર ના દરબારમાં ગુત્ર ની ઓછરી સુરત ના હરિભક્ત જાધવજી સફર પતંગ લાવ્યા હતા પલંગ ઉપર લટકતા હતા જેવી શોભા એટલે પલંગ તેની ઉપર શિવજી મહારાજ ઉતરાજમાન હતા અને સોનેરી છેડા નો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો ने पोता ना देश देश ना नी ने ना चकोर नी सर्वे भक्तजन जो रहा था महाराज परमहंस प्रत्ये बोला जी प्रश्न उत्तर करो સ્વામીએ જો સિજી મહારાજ ને કેટલો આગ્રહ એકલા બોલ્યા કરે એ ના પ્રશ્ન ઉત્તર કરો જયારે ભૂધરાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે भगवान नो निश्चय थे आ जीव छु कर जाने ते ते सर्वती बुद्धि मन ने विषय रही चित्त ने विषय रही हाथ ने विषय रही बुद्धिजे नीखा पर्यत आ शरीर ने विषय व्यापी ने रही बुद्धि वालों समझो आ मूर्ख अपने बुद्धि ने देखिए बुद्धि मे भगवान देखे तो हम आप ત્યાં દ્રષ્ટાંત છે જેમ અગ્નિ ની ઘટે છે ને વધે છે પણ વાયુ જણાતો નથી જો એમાં બુદ્ધિ ને આવું દેખે બુદ્ધિ વાળો કરું પણ બુદ્ધિ ની અંદર છે એને લઈને બુદ્ધિ કામ કરે એ કોઈ જોતા નથી તમારો ઊંચો પવન આવનો છે પવન આવડે તેને લઈ ને જ્યાં વાયુ ના હોય ત્યાં મૂકીએ તે ધુમાડો ઊંચો ચડવા માંડે વાયુ ન હોય ત્યાં ધુમાડો ઊંચો ચડતો દેખાય પણ વાયુ દેખાય બોલો ધુમાડો જ ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી અને જેમ આકાશ ને ચાલે છે અને વાયુ દેખાય એવો જે વાયુ તે જણાતો નથી તેમણે બુદ્ધિ જાણવી બુદ્ધિ છે વાયુને તે મોટામાં મોટી ખોટક મોટામાં તમે છો તમારા બાપ દાદા નો સત્સંગ પાંચ પૈસા મળ્યા સેવા કરો પણ અક્ષર ધામ એમાંથી જવાશે હજી મારા બધે ત્રણ ત્રણ વર્ષથી મળતા હોય લવિંગ મરચા ની બેઠો અત્યારથી આવી ગયું લવિંગ્યા મરચા મવડા તીખા આવી રહ્યો અમે જોઈએ ને આખો સંપ્રદાય કેટલાક સાધુ બે હજાર જેવા સંપ્રદાય નું શું કામ કરે છે તે દેખાડો આનો વિચાર કરતા હશે બે જણા બેહી છે પેલા એ વચાણ નથી સમજાતું આવો આવો આપડે બધા વાંચીએ પ્રશ્ન ઉત્તર થતો હશે ને શાજી મહારાજ કેટલો ખટકો છે હવે જો આ ઉત્સવો થાય સમય થાય પારાયણ થાય એમાં ભાષણ થાય સભા નો આજ કાલ ના જોવાનો હતો આપણા દાંત આવે શું બોલે બિચાર એના ગમી ક્યાં એને લાવીકર ઉપર બોલી ને એટલે બસ આપડે ખોલી ખરેખર અને અજ્ઞાત પ્રજા દાદી હોય હે બધે જાય ને મારા એની વાત રાત્રિ એમાં ખાતા થવા જાય મને એવું હસવું આવે બુધિ રહી છે જાણે કે મચ્છર આવીને ગણગણા થઈ જાય એમ થાય બુદ્ધિ જમાલી અને લઈને રામાયણના બે દાંતી જા એટલે નામ લઉં છું નથી વાદળા તેને ઠેકા જાણવી બુદ્ધિ અને વાયુને ઠેકાને જીવ જાણવ્યો એ જીવ કેવો છે અને તે બુદ્ધિ માં નિશ્ચય ની કરનારો છે બ્રહ્મા તેને પણ જાણે જીવ એકલો નથી મળી એટલે દેવતાઓ બુદ્ધિ ની બુદ્ધિ નો દેવ અધિષ્ઠાતા એ કોણ બ્રહ્મ મનના સંકલ્પ ને જાણે છે મન ના સંકલ્પ ની વિગતિ નો કરનારો છે ચંદ્ર માં એને પણ જાણે છે હું ક્યાં ભૂલી દઉં ને એનું મને યાદ આપે કારણ કે બીજો ગુરવું નથી લાંબા જન્મે ને પછી બોલો કેવી રીતે બંધ બેઠે ચોથા બોલો અને ચિત્ત ના ચિંત છે અને તે અહમતી ની વિગતિ ના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે એવી રીતે જે ચાર અંધકરણ અને દસ ઇન્દ્રિયો તેના જે વિષય વિષય ની કરનારા જે દેવતા એ એક એક સાથે. સ્વાદ આવે ને સ્પર્શ નું પણ એના રૂપ નું કલા વચ્ચે તમે ટૂંક ના વખાણ કરો કઈ ખાવાનું હોવા ન હોય અને ખાવ છો એ વાણીથી એક સાથે મારીક વિષય એ જાતે જ્ઞાન થતું અને ઈશ્વર લીધા છે પણ પાછા રસ્તે આઈયા હરડા વિજરા પાછા ડું જેમ બેઠી હોય ને હા એમ ઉગડી ગયું ખોવાઈ ગયું નક્કી નક્કી કરી રહી શાસ્ત્ર રીતે જયારે પરણ માં બેઠા ત્યારે તમે ભ્રસ્તાશ્રમ કર્યો એ દ્રસ્તાશ્રમ વૈરાજ ઉત્પન્ન થવા માટે કર્યો આવે છે તમને અભાવ ન આવ્યો ઘર માં બંધાર્યું બંગલો પોતાનો મારા છોકરા બાય હોવા રે તો ખરા ખાવાનું ખવાય પછી વૈરાજ પકડવો બોલો એવો જેવું જીવ જે અંધાકર ને દસ ઇન્દ્રિયો ના જે વિષય એના જે વિષય એ વિષય ની વિકા કરનારા જે દેવતા એ સર્વે ને એક કળા વચ્ચે જાણે છે એ માછો આત્મા એવો જે જીવ પણ તમે અભ્યાસ કર્યો નથી તમે જયારે જયારે એકલા પાછી વાળી ગુણો વિચાર કરો ને તો આગળ મુકમ એટલે આટલી જ વાત થયેલી કઈ નથી હું બોલું બરફીની અણી બધા લોક ઘડી જાય ઠેકાણે નથી ચોડતો એવું છે બને રસ્તા માં હાલતા કુતરા નું ફળ દેખાય ને કુતરા નું છે ને અને અતિશય સૂક્ષ્મ જણાય છે તે બુદ્ધિ સહિત છે માટે એવો સૂક્ષ્મ જણાય છે અને જયારે એ જીવને દેહ ઇન્દ્રિયો અંત કર્ણ દેવતા અને વિષય તેના પ્રકાશક વિષય ની ભોગ દશામાં હોય જયારે જીવ ની પાસે એવા સાધન વિના પ્રકાશક તરીકે જયારે જોવે ત્યારે તો એની કોઈ ને એની અપેક્ષા નથી બુદ્ધિ થી સહિત જણાય પ્રકાશક તરીકે જોવે અને ગ્રહણ કરતો જવે ત્યારે બુદ્ધિ સહિત જણાય બુદ્ધિ રહીત કરો આવું કઈ હોય નઈ કે સમજાવવાનું હોય પણ આપડે તો સમજવું જોઈએ પ્રકાશક પણ જયારે હોય ત્યારે બુદ્ધિ એ રહી કારણ કે બુદ્ધિ માયાનું તત્વ માયાનું તત્વ આત્મા હોય ક્યાં એમાં હોય નહી અને જયારે ઇન્દ્રિયો અંતકરણ પ્રકાશક પણ જયારે જોઈએ ત્યારે ઇન્દ્રિયો અંતકરણ માયા ના એને ઈ પ્રકાશિત એટલે માયા સંબંધ વાળો માટે બુદ્ધિ વાળો એટલે એમાં બુદ્ધિ અને જયારે એથી પ્રથમ અને પ્રકાશકુદ્ધિ માં શબ્દો ને ઉતારવા પડે બોલો તત્વો ની આજે તો બુદ્ધિ મુખ્ય કામ કરે છે એમ તમને ચાલુ વ્યવહારમાં બુદ્ધિ એવો જેવું છે એવો જેવું એક દેશ આખા શરીરમાં નથી અને બરફી ની અણી જેવો તીખો જણાય છે અને અતિશય માટે એવો સૂક્ષ્મ જણાય છે પણ જયારે એ જીવ ને દેવિયો અંતર કરેવતા તેના પ્રકાશક જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય અને વ્યાપક જણાય છે તે બુદ્ધિ એ રહીત ને અને એનો વાક નથી આપણે કમિટીઓના બધા ચેરમેનો છે બઉ મજા આવે છે પણ સાક્ષાત્કાર નથી હોય પ્રકાશક જયારે પ્રકાશક છે એને આપણે આમ જાણવા જઈએ ને કારણ કે હજી આપડે માયા માં છે માયા ના આવરણ માં છે, જોઈ ને માણસ અનુમાન કરે છે એ તલવાર નો ઉપાડનારો બહુ મોટો હશે ઇન્દ્રિયાદી એક કાળે પ્રકાશે એ આઠમા ચેતન પૂરના એમને વડાડી ને અલ્યા જવું માનસી ને તકલીફ કે કેવું શિક્ષક જે વખત તમે સાંભળો છો એક કામ કરેખાય ન દેખાય ખબર પડે જ ન પડે એને સમય નો બદલવાની જરૂર નહીં તો આનામાં જબરજસ્ત થાય એ આત્મા જયારે ભગવાન ના સંબંધ ને પામે ને પછી એની હોત મજા આવે ભગવાન ટુકડો હોય અગ્નિ એ જગાવ લાલ થયો લોઠું તો શીતળ થાયબંધ થાય પછી અંતકર નો સંબંધ થાય એનો સંબંધ થયો આના રૂપ બદલતા જાય આના રૂપ બદલતા જાય અને એ આત્મા ને જો પરમાત્મા સંબંધ થાય લોઢું ગમે એટલું સ્વીકાર અગ્નિ માલિકા પેઠો એટલે લોઢા નો શિકાર atma prabhuni tad jeda ne yare bhuna dharma vijay chha khub mishal vankin mai paave sa ek batha bhauti sindha bhauti saakul bhavo mamadev jo jana ha ila tu ello nahi gadu yaad nahi kathaye to uko yare inama ye shakti aave આવડતો હશે એમ પછી એ કરે આપડે પેલું જીજાજ લઈએ જેમ કોઈ દસમણ ની તલવાર હોય તેને જોઈ ને માણસ અનુમાન કરે છે વિચાર કરજો મેં કયો મન બુ ચિત્ન આ ક્રમ શા માટે કયો ઉમ કેમ નહીં વિચાર કરવાનો હે મહારાજ ઇન્દ્રિયો ને એટલે બોલું આબડુ માં રહી જવું બોલો અંતઃ કર કેમ જણાય અને જીવ નિશ્ચય હોય તે કેમ જણાય બધા નક્કી કર્યું છે ને આપડે આપડે તો ધંધો જઈએ કાલે એ આગળ ભાવ માં બધું પ્રવેશ નો કર્યો ભેદ નો શુભ છે કેટલાક સુખરૂપ છે અને કેટલાક દુખરૂપ છે અને કેટલાક પ્રિય છે અને કેટલાક અપ્રિય છે કેટલાક યોગ્ય છે ભાવ દેખાય ભગવાન માં અને સંશય ના શુભ તો ઠીક પણ અશુભ દેખાય દેખાય ચલાવ ભગવાન માં દેખાય ની વાત અત્યારે કેમાં ઘો વાંચો ને જરૂર કોઈ નો વાક્ય શું અને ધન ભગવાન નો નિશ્ચય જાણવો ભગવાન બઉ શાંત થઈને બેઠા હોય ત્યારે નિશ્ચિત ભગવાન માં છે રજો ગુણ તમુ ગુણ તો બરાબર રજો ગુણ માં રાજેશ ભાવ છે તમુ ગુણ માં છે માનો સત્વગુણ માં તો કઈ નથી તો એને ગુણ તરીકે ઓળખી જવો શાંત બેઠા હોય તો આપણે વખાણ કરે કઈ નો આવે ભગવાન પણ એનો એ ગુણ ઓળખીને પાછો ઉડાડવો જોઈએ ત્યારે ગુણાકીત થાય અને ત્યાં લઈએ તો ગુણ માં છે એનાથી એ કઈ રાખી આપડે કે લોઢાનો ટુકડો એને નો મુક્ત થાય એવો આમ સમર્થ દેખાતો હોય તો મુક્તિ પદ નો અધિકારી નથી થતો એ શત્રુગુણ નું પડ નીકળી જાય મુક્તિ ના આવ પણ વાપે કીધું તો અંતકરણ માં નિશ્ચય અને વાત એમ કરી કે યોગ્ય અને અયોગ્ય શુભ અને અશુભ એ પદાર્થો ભગવાન માં જણાય અને પછી અંતઃ માં નિશ્ચય હોય કે રજો ગુણ તમો તો જગત ના પદાર્થો તો બધા છે ભાવો ભગવાન માં હોય નિશ્ચય નો ડગે તો પછી ઓલા અયોગ્ય અને અયોગ્ય થી જુદું જુદું પાડ્યું કેવી રીતે ત્રણ ગુણ ના આવ્યો અયોગ્ય સારું નબળું અથવા તો સુખરૂ કે દુખરૂ વસ્તુ છેદ ઉદારતાન્ય છે આ લોકો જાણતા તો કેટલી ચામડી છે આપડા થી ઉખડે એટલું એને જ્ઞાન છે એટલે ઉખેડીને ચોડે છે બીજો કે હું ઉખેડી દઉં ઉખેડાય આ પ્રવાહ માં યોગ્ય અયોગ્ય તમે કહ્યું ને એ પ્રવાહ ના ગુણ માં છે આગળ હલતા પણ મૂળ વસ્તુ છે ને એ ગુણ છે પછી પ્રવાહ ગણાય જે કાર્ય છે તેમાં આળસ નિદ્રાધિકણ નું કાર્ય છે ભગવાન માં દેખાય પણ તેમાં કોઈ સંશય ન થાય તો એને અંતરણ માં ભગવાન જાણવો અંત અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિ કરીશય ના થાય તો એને જીવને વિશે વખાણ કરીએ ભગવાન સ્વામિનારાયણ કરીએ સ્વામિનારાયણ ઓળખાઈ અને આપણે જેમ જરાક થોડાક ઓળખ થાય બધું લગભગ બધા મંદા બરાબર આપણે જાણીએ મારા જેવા આગળ ન બોલો પણ નાના હોય અને આટલું કરો ને સમજતો નથી કોણ મૂર્ખી આ યાદ આપવું પડે પ્રસંગ એ કેવાય આમ તો મારી ભાવ આવતો ન હોય છે જેમ સમુદ્ર માં વાહન ચાલે છે તેમાં તે નિ અને જો ધીરે ધીરે જવા દે ને ધરતી માં ખૂટે ભરાઈ જાય તો પાછો તે તને પણ ભગવાન ભગવાન હતી એવા ભાવ ને ઉડાડીને ભગવાન નો નિશ્ચય કર્યો હોય તો આ ત્રણ ના દ્રષ્ટાન પાછો નીકળ્યો નીકળે સરવાળું તો આની વાત આવું હોય ને આપડે આપડે કરીએ ચોવીસ કલાક નથી થાય જાય ને આ બુદ્ધિ વાળા હોય એને આપણે ન આપડે બધો એવો સમાગમ કરીએ છીએ પ્રલય નો આગળ રાત્રિ આવશે એટલા એટલા ખરાબ જીવ તમે ગ્રસ્ત કરો છો સવા છે આનંદ માં આનો સંતોષ માની લે છે આનો સંતોષ નથી કોઈ આખું બધા ને દુઃખ પડે કરતો હોય ને એ બધું રે તમારે ચૈત સ્વામી એ પૂછ્યો છે હે મહારાજ ભગવાન મનવાણી તકી પર છે અને ગુણાતી ઇન્દ્રિય અંતરણ તે કેમ પામે બુ થાય ત્યારે ભગવાન બુદ્ધિ માગવાન ને કેમ પકડ્યા અને એની પકડ માં આવ્યા કેમ કયું છે આપણે ભગવાન જોઈએ મનમાં સંભાળો તો મને માયા નિ માં કઈક ઉતારો તો માયા ભગવાન નો નિશ્ચય ઇન્દ્રિયો અંત કરો પ્રશ્ન માયા ના છે એના થી અમારી એવા જે ભગવાન પકડાય છે અને ગીતા લઈ વાયો પદાર્થ પકડો વાયુ કે મેં પવન ને પકડી ને ખીસ્સા માં મૂકી દીધો એટલે મુકાઈ ખરો પકડાય પકડી ને ખિસ્સા માં મૂકી દીધો દુષ્કર પકડવાકરાય નગર નો બનાવે એને ઇન્દ્રિયો અંતકર્ણ માંથી માહિત ભાવ ટાવો અને એને દિવ્ય બનાવો એટલે ભગવાન બકડા આપણે આ કોણ પ્રયત્ન કરવો કે નહીં આ સહજાન સ્વામી નો સંપ્રદાય છે દિવાલો નહી હોય મિલકત નહી એવા સંપ્રદાય ત્યારે શ્રીજી મહારાજ બોલા છે આ બે ઇન્દ્રિયો અંતરણ આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી સ્થાન ભોગ વિષય અને જીવ એ સર્વે ને ભગવાન પ્રકાશે અને જાગ્રત પણ ભગવાન પ્રકાશે અરૂપપણે કરીને રહ્યો છે અને પ્રધાન માંથી મહત્વ થયું ઉપનિષદ માં જનક રાજા ની યાજ્ઞ સમાજ માં પણ એમાં આજ તમે ઉપનિષદ ની વાત થયા વાંચ્યા આવે આ બોટાના અંતરાત્માની સાથે મેળવતા શીખું જોઈએ અલે હું કહું તો કોઈ માનોયા નો માનો અમે જેદી ઉપનિષદો ભણતા કે બ્રહ્મસુત્ર ભણતા તેદી ના બરાબર એ દ્રષ્ટિએ કે હું આ જીવે જન કરતા હોય તમે આવું બોલી જાય કોપે જમ્માનો કેવા આવ્યો ઈ ખીચડે માવો અતર્યા આવ્યો આ તમારે એવું ગ્રાહક મળ્યું છોકરો હોય તો આ દ્રષ્ટિએ જયારે જીવ પોતાના હાથમાં સમજ હોવે કાર્ય સમજ હોય જીવ સમયું પડે છે ઘર માં એક આપડે બદલી કરી કાંઈ ન હોય તો પાછી બદલી હોય તો મજા આવી જાય ને હવે ભક્ત અજવાળું થઈ અંધકરણ પ્રકાશ કરે અને નજીક રહેલોજીવ નો પ્રકાશ છે એમાં જીવ નો પ્રકાશ આટલો છે અંધકરણ નો એટલો છે ઇન્દ્રિયો નો એકલા એકલા બેઠા બેઠા અને પછી એ જીવ એને ભગવાન જોડાવું છે તમારી દ્રષ્ટિ જાતી હોય સજાતી ઈશ્વર ને સજાતી નથી લાખો ગામ છેતું પડેલું પદાર્થ હાથે પકડતા હોય મારી નજીક ભાવ હોય ત્યારે આ બધું એક આત્માની સાથે જોડાવ તો આ બધું તળી જાય પરમાત્મા સાથે જોડાય આજો કેટલું મળે નુકસાન મોટો માલ પેલા માલ ને જ ઓળખતા નથી મહા મોટો છે કે નાનો છે કર્તવ્ય માંગે કઈ એનો અર્થ થાય નું કામ છે વિદ્વાન બિચારા ને ખબર મારા <todic> <todic>